સ્વામીનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બુધવાર તારીખ વીસ બે ઓગણીસો પંચ્યાસી વતના મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબાર માં પરમાસ ની જાયકા મેં ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓટી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી પછી શ્રીજી મહારાજ બોલા છે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ મોટું સાધન છે વાસના ટાળવાની એમ વિગતી છે જે शब्द जे भगवान वेट जगत ओ करोत्र इंद्रिय लोभाती हो जगत, जगत सा तथा वृद्ध જે નો ધર્મ છે વાતના જરાક રહી જાય તો સમાધિ વાળો હોય અને નારી પ્રાણ તણાતા હોય સમાધિ માંથી પાછો લાવે છે મારે મેરો કરતા રહેવું કે ભાઈ આ જગત ની કોર છે કે ભગવાન ની મારે આટલી જગત માં છે માયા છે એટલે આનીકળ ઘટાડતા જાય નાનીકો બુદ્ધિ થઈ જાય હંમેશા આપડે પણ ધ્યાન રાખી કે ચાલવા શીખે સાચું થાય નહીં થાય આવો ચાલુ વાંચીએ પછી આપડે વાતું કરીએ તો કરીએ કે ન કરીએ વાતું કરનાર ટળી ગયું હોય તો પડે એમ તો આથુર માં ગયા પછી તો વાત હોય ને પોતે પોતાનું ગુરુ થાય ત્યારે પકડાય બરાબર છું એવું જોવે દયા કરીને સારું લખી નાખ્યું આપણે રાત્રિ થી આનો વિચાર કરવા જોઈએ ંદ સ્વામી એ પૂછ્યું છે વાત ના ટાળા નો સો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલા એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ હોય ત્યાં આવે सुख मू प्रीति राखु रीते भगवान, भगवान, भगवान, भगवान महिमा नीचार करे वाली एम विचार करे ભગવાન ઇન્દ્ર ભગવાન મુખસે તો પણ આ લોક ના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાતના એ રહીત થવું છૂટ્યા પછી મારી બા જેનો રાગ હોય એને ત્યાં મૂકી દે અને ત્યાંથી જ્યાં પંચ છે હોય એટલે ઉદાસ થવાય ન આવે તો કોઈ ઉદાસ ન થાય જાજુ કજિયા મંડે થવા એના ઘર ઘણી ઉદાસ હોય કે નંજાળ આપડે અને જો બધું હલકું હજુ કોઈ ઉદાસ થતો હશે સમજાવ આપડે હરકી હરખું છે આપણે હરકી હરખું ખોળીયે છે કે ઉદાસ રહીએ હું ખોળીયે હા તો પછી ઉદાસ થાય કે અવકાશ નથી બો હા તપાસો ને તમને ત્યાં હરખે હરખું છે ત્યાં કોઈ ઉદાસ થાય નહી વાસના તૂટે જ નહીં હાલ હરખું હાલુ જાય છે એટલે વાસના જાય જ કોઈ ને પ્રકૃતિ સ્વભાવ તો હોય ને એ આપડે ફીટ જરાક નો બેસે તો એ સારું લાગે કે નબળું લાગે સારું ના લાગે નો લાગે ન લાગે એટલે વાસના વખાણ કરીએ તો વખાણ કરીએ ના વચ્ચે લીટીએ લીટીએ જરાક વિચાર કરીને વાંચો એટલે બંને દેખાવા મને દેખાવા આપણે સાવરકું વાત કરો સાવરકું ના ભગત સાવરકુંડલા સાવરકુંડલા કાનજીભાઈ માળા જુનાગઢ ની પાંજી ગીગાજી સોધા માસિક લેખ હતો માળા ઉપર બઉ સરસ હતો છોકરા બે મન સંતોષ નતો એટલે વૈરાગ વધારે થાય સંતોષ ન હોય ને એટલે વૈરાગ થાય બંગલો એને બાંધેલો પછી પેહલા પેલા આવ્યા ને તરત એને બધી રૂચિ બદલાવી નાખી કંજીભાઈ પછી કઈ મારા બાપુ કે તમે બોલો બીજા કોઈ કેવા મીયા છે જીવન બદલાયું કોઈ ગોદું પાથરવા ન જઈ મિસ્ત્રી લઈ નોવાણ એ પથરા ઉપર પડે પગમાં પગર ખુલી ઉનાળો આવ્યો નહીવન એને બદલાવી લે છોકરા છોકરાનું કમાયું ખાય મારે આમાં એટલે એવું કેવું પડે કે એને ઈ આ રાત્રિ વિચાર કરે એને કુંડલા મંદિર માં રહેતા પછી મંદિર નવું બંધાણે ત્યાં ધ્યાન પીર્યા કરે એક ત્રણ જમી પાણી નાખી કાંઈ કોઈ બોલવું નહી પીરસાઈ ગયું એટલે લાવવું એમ નહી કહેવાનું પછી નઈ જે બિરસાણ મારા ના શિખર થતા વલ્લભભાઈ એ બાબુભાઈ વલ્લભભાઈ ઉના ના મંદિર નું આપણું કામ આવે નું પાણી પીવવા પાવાર ના અચાનક બોલે પણ એવા પીડા બોલે તાવ આવ્યો હોય મેળાવી પાણી નાખીને બપોરે જમે અને ક્રોધ કરવો નીર લઈ જાય બોલવું નહીં આપણે કાનજીભાઈ ને કોને દેખ્યા લેખ હે મહારાજ અવલોકન કરવા દેવું આત્મનિષ્ઠાત્મનિષ્ઠા નહીં અને જગત સંબંધે કોઈ પણ સુખ એટલે સંબંધ નાશ્વર છે અને દુખરૂપ છે આજે બઉ થતા આ જાગદુ થઈ ગયું છે ને ટોળું આ ટોળું જાગુ થઈ ગયું સંકલ્પ તો બહુ થાય કાયમ નો હરખું રહે વાસે બહુ નામ કલહો કો એટલે વહી રજ થવો જ જોઈએ સમજુ ને વૈરાજ રાખવો જ જોઈએ એ તો એમ કે આપણે બરાબર કાલ નું આજનું બધા આપડે ખરે ખરા છે પછી વાસના સ્વામી એ પૂછ્યું છે પછી આત્મા જોઈએ સહી તો ખરાબ રેતું નથી પછી પંચ વિષય નું બીજું પંચ વિષય નું જાણવું અને ત્રીજું ભગવાન નું અતિશય મહાત્મા આવતો કોઈ નથી કરતો એમ તો વાંચી જાય મહિમા કેવો ને કેમ આપડે સમજી શું સમજતા છે બરાબર આવડી ગયું એટલે બધી આવડી ગયું ત્રણ વાયુ આત્મનિષ્ઠાત્મારે આ જગત ને ક્યાંય સંબંધ નથી આટલો ના એની મેળવી જાય ને અને જે કોઈ દેખાય છે સોનું છે અને આ કથિર છે એટલે કથિર ઉપર તો ભાવ થઈ જાય ઓનામાં જ વધે ભગવાન નો મહિમા પૂરો જાણે એટલે ઓછું થાય આ આપડે બોલીએ છીએ કોઈ આને કોડી નો શબ્દ કાલી કાણી કટુવસ્ત્રમ કદન્ન ક્ષુદલ શયનમીકા ખંડિત વિભૂતિ સમૃદ્ધિ હોય પેલા તો ઘર વાળું એ કેવું કાલી કાલી કાણી કુરુપા કટુ વચન ભરાતો હા મીઠી કોટા મારે ઘરમાં પહેરવાના લુગડા માં કંભા વસ્ત્રો કાટેલી તૂટેલી કદમન નાખી દીધેલું ઉમેડે હોય ની ખબર વસ્ત્ર કરોડું નહી કંધા વસ્ત્રમ કદન નમ છિલમ ઇમ્બિકા ઘંડી દઈકા ખાવાની કથોટ જેવું એક મળ્યું હશે ઠીકરાનું સમૃદ્ધિ હોય તો એને કઈ ગઈ જોડે સાદું થવું સાદું નથી થાય અમાર બધું છે ખબર હતી અમારી માં ધીરે ધીરે મારું છે મારું છે મારું છે મન પર ભગવાન નો મહિમા જાણતો હોય ગરુ જ્ઞાન ગયું એ ત્રણ વાવે એટલે બોલવા માં નું યાદ આવ આવું આપડે કેટલું એમાં આવ્યું છે તો કહો એટલું તો આપડે ઓછું નવરા બેઠા બેઠા નથી સર બરાબર હોય એનો આનંદ એટલે ભગવાન નો આનંદ હોય જ નહીં એવું આનંદ માં છે આપડે સાધુ વિચાર કર્યા છે ને અક્ષર સ્વામી અતિશય મારા હોય આપણે વાંચી વિ अतिशय महात्मा भगवान वैकुंतल रा भगवान महिमा ना विचार करे वही विचार करे भगवान बदता तक कोई खोट रही जा भगवान नहीं जवा જે કોઈ મળે એમાં બંધાવું નઈ એમ પણ એ નો પૂજા ભગવાન પાસે ભગવાન આમાં શ્રીમતા અને એવી રીતે ભગવાન નો મહિમા જાણીને વાસના એ રહીત થાય છે ત્યારે પછી એને એમ જણાય છે મારે કોઈ કાલે વાસના હતી જ નહી જાગી જાય જાગે એટલે હું એમાંટપ દેખાતું બધું એના ચોખ્ખું આવી જાય ચિંતા જાગે ત્યારે હું એને એમ છે જે પોતાને દરુપ દેખી જાય થાય આવે ભ્રમણાય ઉડી જાય બધી એવો આવે એ ભ્રમણા ને દખી ને હસે તારે વિશે તો ભ્રમણાય નથી એમાં બધું પાછી થઈ જાય આટલા બધું દેખાય એમ એને જ્ઞાન થઈ જાય ભગવાન ની ઓળખાણ થઇ જાય અહી આ બધું અનુભવી થઈ જાય આવી રીતનો જે એક ધર્મ એ તો પણ ગ્રંથ માં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો વિચાર કરે અને એને અંગે આ બધું શ્રીજી મહારાજ પેલા થી જ ગોઠવી દીધું સંત સમાગમી સમજે સંત સમાગમ એટલે બેઠા છે તો બેઠા એટલે સમાગમ હે બેઠા એટલે બેઠા એ સમાગમ સમાગમ તો વિચારો નહીં આપલે થાય જેવા ટાળવા મને પામવા બધા આપણે બેઠા છીએ હમણાં કઈ ને કઈ પેલી પોતાની ખામી ઓળખતા શીખવી ગઈ પછી અને ટાળવાનો વિચાર કરી પણ કઈ વાત આવે એવી રીતિ છે એટલે આવડે કોઈ બી ચોખ્ખો નો એવું લેવો અરે કોઈ બી ચોખ્ખો નો તારી ગંદકી બેઠતો નથી પોતાની તાળે કદી આવડે નહી જેને એકાંતિક ના ધર્મ માં સ્થિતિ થઈ હોય તે થકી એકાંતિક નો ધર્મ કમાય છે એવી રીતે પ્રથમ પ્રકરણ નો સાઠ આ ને રાજી કરવા હોય પોતાની મેલે રાજી નહી કરી શકે ભગવાન ને રાજી કરવા હતું દરવાજો ખોલો છે લખે નું પુસ્તક પણ એના માર્ગદર્શક નથી લખાતું મોક્ષ ની પ્રાપ્તિ બારોવાર છે ત્યાં પૂર્વે પ્રહલાદ આ બધા વાતો હવે એમ જ દેખજો નારૂજી છે કોક કોક ને કઈક છે સીધો જે ન કર્યો અને એક વ્યવહાર પૂરતા થઈ ગયા ગુરુ એથી કોઈ ગુરુ નથી આપણે તો ગુરુ નહીં પાઠ ભણાવી સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે સોમવાર અગારસો છોતેર ના ફાગણ વડી ત્રીજ ને શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ મંદિર ની આગળ કંઠ માં શ્વેત પુષ્પ ના હાર ધારણ કર્યા હતા અને શ્વેત પુષ્પ ના કોરા ભાગમાં ડાબી કોટકતા હતા પોતાના મુની યોગ કરીને પણ ધીરજ ડગે નહી એનો શો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલા છે હું દેહ નહી હું તો દેહ થી નોકો નો જાણનારો તમે વાંચી ગયા પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે કામ ક્રોધ લો બરાબર છે પણ આપડે કોઈ ક્રિયા નિયાર ગોઠવું બોલવું લલચાઈ કેવી છે એ અત્યારે દેખાવી દેવી અત્યારે વાંચવા ત્રણ દેખાય છે વિચારો નો અત્યારે યાદ કામ ભાવ માં ક્રોધ ભાવ માં લોભાવી ગયો તું આમ જરાક વિચાર માલિકા કરતા શીખવો છે કામ છે તો શરીર દોષ છે ક્રોધ શરીર દોષ છે લોભ દોષ અને ભાઈ ટૂંક ના આવે ભાઈ ભૂક નાથી આવે પણ એ કામ શું કરે ભાઈ ભગવી ના કરી પણ એ આવે તો એને યોગે કરીને ધીરજ લો ડબે એની વાત એમ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હું આત્મનિષ્ઠા અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ટકે નહી એમાં શું ધીરજ ટુ હજી વિચાર નથી કરતા શીખ્યા આપડે ગધેડી નો થઈ ગયા એ જાણું છે કે નઈ કે હું ગધેડી નો નથી છે પણ કોઈ ધીરુ આવે એટલે ઈ આમાં એમ કહ્યું કે આવા પ્રસંગો આવે એમાં ધીરજ ડકે નહીં દે આવી સ્થિતિ કેવી છે કેળવાય ને એ જાણતા નથી ક્યારે પ્રસંગ આવે ને ત્યારે આ યાદ આવી જાય આપણું આ કામ નથી બોલ્યો ને આમી દેવાનું આવું તો ન થાય પણ ખોટી જ દીદી એમ દેખાય આપણે ક્યાં ગધાડી નાખીએ ખોટી જ ગાડી જ પેલી વાતો ઊંચી સ્થિતિમાં આવું લઈ જવા ને માટે જ આ ગ્રંથ છે આ ગ્રંથ એવો છે કોઈને નીચે એમને દેવા દેવા નથી હું લઈ જવા છો ને એનો જ આપણે દેહા માની ચાલુ છતાં આત્મનિષ્ઠા કેળવા તેમ છે એટલે આત્મનિષ્ઠામાં કેળવા ત્યાંથી કોઈ ગાર દિવસ દીએ ન લાગે તો અહીંયા આત્મનિષ્ઠ નો કરે આપડે એકા ક્રિયા ને એમાં થાય એટલે આ વચાણ મેંથી મેળ મળે સાધુ ને ગાય તો કોઈ દે નહી ગેડીનો તો આપડે હોય નહિ પણ એમ કે તું આવો છો પછી કેમ વિચાર કરવો ધીરજ નો રાખે મારે જાણે તમારો જોબ થઇ ગયો એટલે મારું કહી પણ મારી પેન બીજા ની રખડે ને તમે આગળ અર્થાઈ એટલે એનું કહી પણ એમ ધીરજ રહે આપડે નથી ને કોઈ ને અને કરતા હોય પણ માણસ પછી ત્રેવીસ કલાક શું ચાલે આ એક કલાક ને બાદ કરી એટલે એનું થોડોક વિચાર કરવો પડે એમાં તો આમ સેવા સેવાન સેવાનું વાયે ઉમર તો ચૌદ વર્ષ ની પંદર વરસ એક અમારી હારે જરામ ભગત હતા બે અને પછી થામ વાસણ ઉટકવા ના થાય બદલાવી ને લોટો લઈને સંદાસ જાય પછી ઉટક પછી ધોવા ના થાય ને ત્યાં આવી જાય પણ સંદાસ ગયેલા ત્યાર પછી અદાય વાસણ અદાય ને સેવા વધારે આવી હું ખોટી ગયું હે હાવ હાથી વાત અત્યારે સાંભળે કોઈ જરામ મગત ની ઉપર ઈર્ષા નતી કરી છે હતો નાણ જીવંદાજી સાધુ આપણા ગુરુભાઈ હકર એને કેતા હાકરો આમથી આવ્યો પગ ના ફર માર્યું છે મારું મારા આવશું યાદી આવો પાછું એકબીજા ને બેર નઈ ને ભેલા પાછો આમાં તમારે કોઈ ને એવું થાય તો કઠોળ પડે કે નઈ એને કેમ સમાવો આ બધું આપણી પોતાની પ્રકૃતિ ને કેમ આપણે રહી શકીએના દાખલા છે બધા વા નથી બધા ભાઈઓ બરાબર ને બધા ભગત કરા કે નઈ બધા ભગત કરા પણ અગ્નિ ધરાવ જગતો જ આવું છો એ માયુક ભાવ માં જીવે હોય એ બિચારો કહે અહીનું પ્રમાણ ન મળે એ પણ કોઈ નું હલેવું એમ કે હું દેહ નહી હું તો દેહ થી નોકો નો જાણનારો એવો જે આત્મા તે છું એવી જે આત્મા તે જયારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડબે નહી પેલા સાધુવતા નથી આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહી આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે હવે અંતકાળ આવે ત્યારે આત્મનિષ્ઠા કેટલી કામ માં આવે શા માટે કોતમે કેવી રીતે કઈ સ્થિતિ નું છે ને ભગવાન પામવાનું અસાધારણ સાધન તો ભગવાન ની ભક્તિ છે આજે આત્મનિષ્ઠાની આટલી બધી વાત થાય કેટલીક મદદરૂપ ત્યારે થતી છે ભગવાન ની પાસે જવા માં તો ભક્તિ વિના જવાય જ નહી પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે જે આત્મનિષ્ઠા હોય તે અંતે કેટલી સહાય કરે છે પછી શ્રીજી મહારાજ બોલે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય रूपी नदी तेने तो आत्मनिष्ठा वालो जाए પાણી નાખવું આ ઘડી નહી હોદ છે પણ મૃત્યુ સમય તો સમુદ્ર જ એવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય અથવા વગર આત્મનિષ્ઠા વાળો હોય પણ એ બે સારું ભગવાન ની ઉપાસના દ્રઢ કરી ને રાખવી પછી પછી વળી મુક્તાનંદ સ્વામી એ છે ભગવાન નો ભક્ત હોય તેને સિદ્ધિઓ આદિ આવે છે સિદ્ધિઓ ભગવાન ના નિશ્ચય માંથી ઓજે ન સમજે પણ એને પ્રેમ તેમસ્કાર એને જ આવે છે એટલે આપણે સમજણ વાળા એ પણ ખુબ વિચાર કરવા જવો હજી એક બીજો વિચાર કરજો આ બધા બેઠા છે ને કલ્યાણ ના ખભ થી આ સમાગમ કરે શું કલ્યાણ ના ખભ થી આપડે કેમ સમાગમ કરવા ગયા હવે વિચાર કરજો હવે અન્ય બેલ હોય હું કહું હ સમાગમ કરવા અને ક્યાંક કે છે આશ્રમ બદલાય કલ્યાણ નું કલ્યાણ નું કારણ નહી શું કલ્યાણ ખપ છે આશ્રમ બદલો નથી કોઈ કે આપડે આખા ક્યાં વયા જાય છે અને રહી કોઈ શ્રીમંદ ના છોકરા થયા શ્રીમદના ઈ કોઈ દીકરી લઈ ને આગળ જતા હશે ભગવાને આ અનુકૂળતા આપીને એટલે જરૂરી નીચલા ખાના ઝાંચી રાખે કઈ ખબર નડતા જ આવી જાય જવાબ છે જવાબ છે અને શાસ્ત્ર ની શાસ્ત્રો એમ બોલેસ કઈ આપડે એકલા બોલ્યું થોડા હજી કલ્યાણના ખબ થી જો એવું તો ભાગ્ય જરાક બોલાય અનુકૂળતા બરાબર હોય ને તો કલ્યાણ બરાબર અનુકૂળતા ન હોય તો કલ્યાણ નહી હા ઊંડા ઉતરવા જે મુ અમારાભાઈ આવ્યા છે એ ક્યારેક મોટું છે માંગતા હોય પણ હું ગુણ દાવા તરીકે નહી પણ આ લોકો માટે તો મને થાય કારણ કે ઈ અહીંયા આવી બેઠા હવે જો હવળા વિચાર કરતા ન શીખે તો એને નુકશાની ને એટલે એને પાછળ નુકસાની ન આવે એ મારે જોવાની ખરજ છે એટલે એનું ધારું કરવું ન કરવું ક્યાંક વધવું હોય લેવાય પણ જરા વેર વાળવા તરીકે હોય હે એના ભલામત એને પાછા પૂર્વના કોક આડા હોય કે ઈ હવળું કરીને મનાય અવળું કરીને મનાય જેમ માનતા હોય એમ માને હે દરેકે આ માનમાં વિચાર કરવા જેવો આ વચન આમ રહેતો એ વાત સમાગમ કરવા આગળ જાતા તમે કોઈની પાસે ગયા સમાગમ કરવા હે ત્યાં જાવ લગભગ ત્રણ ચાર હજાર તો છે સમ ગ્રસ્ત જાય ન જાય તમને હવે ખબર નથી એ બંધ થઈ ગયું ક્યાં જાય દિવસ હમણાં પાંચ દિવસ ઘેરે બઉ કામ નથી એટલે બે ચાર જણા પેહલા ચાલુ ને સમાગમ કરી આવી ડબરો ઘેરો નહી જાય ખબર અને સમાગમ કરવા સમજી શિવરાત્રી જાય છે ને એવા મેળા આપણા ગઢડી જીએ ગા વડતા જીએ ગા બધે જીએ ગા પણ મેળે સમાગમ તરીકે નહીં ભગવાને અનુકૂળતા આપી હુસતું નથી અનુકૂળતા આપી એને ન આપી હોય તો એને નથી બિચારા ને જઈ ગયા પછી શ્રીજી મહારાજ બોલે છે જેને ભગવાન ની મૂર્તિ પણ આવે અને સંતે નાસ્તિક નહી તેને તો તેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે ખુબ દેખ્યા પાછા તમે એને સાધુ માનવા કોઈ સાધુ માનવા આજ ગ્રસ્ત તમને સમજણ ગયા અને એ ભગવાન ના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેના વિશે પણ નાસિક પણ આવશે અને જગત જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને માયા કરીને કર્મે કરીને માનશે પણ સ્વામી એ પૂછ્યું જે નાસ્તિકપણા નો હેતુ તે કોઈ પૂર્વ નું કર્મ છે કે કોઈ કોષંગ છે પછી શ્રીજી મહારાજ બોલા છે હેતુ તો નાસ્તિક ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિક ના ગ્રંથ ને વિશે જે હોય તેનો જે પણ નાસ્તિક હોય નહિ હોય ઘણા થૂક ના થૂક છે વાગ્યાય છે નાસ્તિક તમારું માં ન હોય વખત એમજે मटे क्यों जय श्रीमद भागवत जो आस्तिक ग्रंथ विषय कही जे जगत उत्पत्ति स्थिति प्रलय रूप एवं भगवानी लीला તથા ભગવાન નું અને સંત નું મહાત્મા સમજે ત્યારે એનું નાસ્તિક પણ જાય અને આસ્તિક પણ આવે એટલે વચન મતન એ પ્રથમ પ્રકરણ નું અડસઠ નું વચન મૃતન થયું બરાબર થઈ ગયું શું કઈ થઈ ગયું